ભગવાન પૂજા કરીએ છીએ કેવી જાતનો કેટલો લાભ મળે પુણ્ય મળે અને આત્માને ભગવાન આપણા અર્જન પ્રભુ પ્રત્યે કેમ શ્રદ્ધા જાગે પૂજા કરવાની એના પર કઈ સમજાવો ભગવાન બાર સાથે જોડાયા હોય ને આના કરતા પૂજા ના કરો તો સારા ભગવાન શું કે છે પૂજા ના કરો તો સારું જોડા મારો ફોટો લેશો એવું ના કરો કે શું કે છે આનાથી અપરાધ થાય છે શું થાય બાકી નક્કી કરી ભગવાન પાસે જાય તો જોડો સંભાળવો નથી કરવું જોઈએ ભગવાન ની કિંમત નથી જોડા ની કિંમત બધી હરકી કઈ નાખી છે પછી ભાવ પૂજા અપરાધ બેઠો તોડ્યા અને ભગવાન થઈ ગયા અપરાધી છે પણ આ ધોડો યાદ રહે ને કળીઓ તોડી ફૂલો મોટો હોય તેનો અપરાધ ની બહુ ઓછી કિંમત છે આ ધોડો યાદ રે દુકાન યાદ રે ભગવાન ને એને બઉ અપરાધ છે એ તો છે મગજમાં આવે એના ઉપર કઈ ઉપયોગ આપો કારણ કે આપડે તો માયા વિચે છીએ હું તમે એથી વધારે ઉદો આપું પણ તમે એ પ્રમાણે ચાલવાનો છે કલાકે નહીં ચલાય નહી ચલાય સો પૈસા માંથી એક પૈસા આવશે કોઈ અમારે બધી સમજ પડી હોય અત્યારે પડી ના હોય પૈસા નોનપુરમાં હતા નઈ અત્યારે પૂંછ થયો હતો બરાબર અને તાર પછી ઉડતા બગડ્યા જોડો યાદ આવે બીજું યાદ આવેદ આવે એવું નતું જેમ મોટા થતા ગયા ને સસામ એવો લાગતો આવ્યો પણ બગડતા ગયા છે બરાબર છે કારણ કે અવસરપીણી કાળ છે ને ઉતરતો કાળ છે એટલે નીચે ગતિ બધવાનું છે ક્યાં જવાનું છે નીચે ગતિ તો આપણે બઉ કરવા માટે અધુ સંધ્યા છે બધા કષ્ટ થઈ રહ્યા છે ને પણ આ તો જાતે ભગવાન આવ્યો હોય ને તો ઈનામ આપી દે જાતે ભગવાન भगवान शु न करेम तूटे तो आ ज्ञान ज्ञान अपने अगर केवली तो है। से, मोक्ष सहज से सरल से, से, संसार मग बहुत कष्ट कर प्राप्त बहु कंसार देश गति माले रेवे ને મોક્ષ નું સુખ સુખ જોઈએ છે જેટલો ઉપદેશ જાય છે અને એવો ને એવો મજબૂત થાય છુટો ઉપદેશ થઈ ને જાડો થયો પાડો શું ભાઈ મહાવીર ભગવાન ના માર્ગ માં આવું દુખ જ નથી એક કલાક માં મોક્ષ થઈ જાય અને આટલા અવતાર થી ભટાય બરાબર છે કલાક માં થઈ જાય છે તમારા માટે તમને બાજુ ખબર છે ઊંચ ભાવના માટે તમારો કુરા છો કુરા છો કુ છે કુરા કુરા હજુ ફ્રી ઠો થાય નહી જલ્દી નહીં આ બધું ચઢે નઈ એવું બધું તમે ચડાવેલા છોડી જોઈએ ને ચઢવા માટે સીડી જોઈએ ને તમારે કશું નઈ જોઈએ साधु प्रकार खातरी सी खातरी सी तीन कई रीते जीव आत्मा के अलग के समझाव कारण तो अमे अम्मा घरों फरक ने સંસારી પેલા તમે જેમ કોચોન કરો ભગવાન થઈ ગયા પડે જીવ માત્ર ને જીવ ની ઉત્પત્તિ થઈને જે શરીર પ્રચે કહેવાય આ શરીર જેનો ઉત્પન્ન થયું એના મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવા છે કર્મ ને અનુભૂત સારા કર્મો છે એટલે આપણે મનુષ્ય જન્મ પેદા થયા છે મનુષ્ય જન્મ કચ્છમાં અને પાછળ જૈન ધર્મ પણ હવે કેવા બોતો છો જેવા થાય છે ખબર પડે ને એટલું ખબર હોય તો પછી અહીંયા સંસારમાં શા માટે થઈએ તો પછી થઈ જઈએ નહીં ભગવાન કહ્યું કે રૌ ધ્યાન કરશે તેને છે નરક ગતિ જવું પડશે સારું સમજાય છે રાત્રે અગિયાર વાગે મહેમાન આયા તમને અચર થાય કશી ચાર જણ આવ્યા તો એ જો કહ્યું હોત ભગવાન કહે કુટા થયા ધ્યાન થયું કેવાય શું થયું આર્ધ ધ્યાન કર્યું કે ધ્યાન કર્યું કેવાય બરોબર હવે એ તમારા હાથમાં સત્તા છે એ આવે છે શાહ ધારે આવે છે ને શાહ ધાર જાય છે કે મહેમાન કોણ તમે બોલાવતા નહિ આવે છે ને એમને શું કરવું પડે તમારે હે બધી જાતની આત ના હિસાબ છે આપડો એ આયા છે આપડો હિસાબ ચુકવવા માટે કશું બોલવાનું નહીં આપડો હિસાબ ક્યાં સુધી ચુકવ જોયા કરવાનું બે દાડા રે ત્રણ દાડા રે મનમાં હા આ તો ઘરમાંથી પૂછ્યા હોય આ છે ક્યારે ક્યારે અધોગતિ આવે હિસાબમાં શું આપડે કકડાટ કરવા પછી ચાર દાળ રહ્યા પછી જતા હોય ને તો આપડે અમસા ગમત નાના આજે રહો આજ ન દાડો મારે કોર્ટ નું કામ છે આ સ્વાભાવિક વિચાર આવે નાસી મોક્ષ આપવા દે વાત આપી દઈએ કાલે હા તો પટેલ છે સમજબ ના હોય છે કેવા માં પુરણ ગરમ થયા કરે છે જોયા જ કરો લખો ના કરો હાથ ગળવા પાણી જ કરો કે સમજાય ને એટલે બે હજારી મોક્ષ દાતા હોય પોતાનો મોક્ષ થઈ ગયો હોય બીજા નો કરી આપે એનું નામ મોખ દાતા દાન આપવાયેલા